પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમવાર બે હજાર ચાલીસ ના મંગળવાર ચોર્યાસી કાર્યા છઠું વચના પ્રથમ ચાલુ નારાયણ પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એ મહારાજ ભગવાન પોતાના ભક્ત ઉપર કઈ ગુણે કરીને રાજી થતા છે પછી શ્રીજી મહારાજ બોલા છે જે ભક્ત કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષા નહી હોય જાય થોડા થોડા તો હોય ને ઓછી માત્ર હોય એમ કેવું છે તેની ઉપર ભગવાન રાજી થાય છે તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માર છે તે સર્વ વિકાર જીણો છે અને મત્સર ટળવો તે પણ ઘણો કઠન છે પડ્યો જે છે ને આ સામે ભાઈ ને દરેક માં સુક્ષ્મ ભાવમાં પીળો જ છે ભલે તમે દેખાતો હોય દેખાય એમાં બધા દોસ્તો હોય જ મનમાં વાંચી જયારે આવે તો ખરે ધ્યાન માં ખોવાઈ ગઈ પછી શ્રીજી મહારાજ બોલા છે સંત ને માર્ગે ચાલે ને જે સંત હોય તે મચ્છર કડે આપડી મતર આવડાવે છે અને જેને સંતને ને માર્ગે ન ચાલવું હોય તેને તો મચ્છર નો હેતુ પછી ત્રીજ મહારાજ બજાર એક સ્ત્રી ધન અને સારું સારું ભોજન એ ત્રણ મચ્છર હેતુ છે આને અને જેને એ ત્રણ વાય તેને માન છે તે મચ્છર જેને ભગવાન ને માર્યો ચાલ્યો છે સંત ને માર્યો એ માની લે પણ ચાલ્યો જેને ત્રણ વાય તેને તો મચ્છર વાળો હશે પણ મચ્છર વાળા ને એવો વિચાર ના આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે આવા ભારે વસ્ત્ર મહારાજ ને અને મહારાજ પણ ધન્ય છે જે સરસ બ્રાહ્મણ લઈ એવો જે વિચાર તે મચ્છર વાળા ના આવે અને કોઈક લે અને કોઈક દે તો પણ મચ્છર વાળો હોય અને સર્વે નો ક્યારે હૃદય માં અહિયાં પણ આવતો નથી आते थे जो आते थे सब भाई लाए लाए खाने में डाल के मेहमानों में रखना और ये जो मिक्स कर देंगे मेरे लेवल जो भी आते हैं ना जैसे भैया ये लोग हैं हम लोग ऐसे में तो आ जाते हैं और ये रहा हमारे मोहल्ले में अपना है એ સાબિત કરી દીધું એ એક આઈડી પરમિટ ઓન કેસમાં ઓલ્યા નહોતા તો ત્યારે એવળ નહી કેરો નહી એ વળ ઘરે ગયો તો એ પણ મેં મેલી ઓવરપા આરામ લેવા દીધા લઈને દોતના લે આપણ પોતાનો સ્વાર્થ નથી શું ભ છે અને આપણે આપણી મેળે ચોખા થઈ ને બેઠા છીએ આપડે મચ્છર નો આવે એને આપણે જોતા નથી વાંચી જાય કેટલા વ્યાખ્યાન કરે શું વ્યાખ્યાન વાસણ કરે વાસણ વાળો દોસ્ત આવી ગયા છે એમ બઉ દૂર થી હારું છે માલિકાન માલિકા વ્યાધી માં હેરાન થઈ જાય અને આંખે દેખાતું નથી આ દિવાલ આડું એ હવે મચ્છર ટળી ગયો છે મારે તો પૂછવું છે ભગવાન ને વરવા થયા કાંઈ મોટી અભાવ છે આપણે બચ્યા એનું એવું જાય ને આપે હા એ થાય આને પરંતુ કર્જો કરીને બારે ઘરના જમાલ વાવે કર્જો કરીને હા એટલે યાદ રાખજો કર્જો કરીને જમાલ વાવે એટલે જરા મનમાં એમ થાય કે એટલે કર્જો કર્યો પણ આનું આ પડી જાય છે એમ વાત તો જ ન થાત હવે એમ કે કાયમ રહેવાની કાયમ ખાવની એ કોઈનતું હશે ને આ આપમે આ આખી બધી જે ખાલ છે ખ્યાલ કરવા માં પાપ નથી કઈ મચ્છર નથી સાધુ જ આપે ને બીજો કોણ આપે ભાઈ આ ઢોકળાને સારું નબળું જ્ઞાન એના આપે તો કોણ આપે એનો ધર્મ છે સારી નબળી બધી વાત આપવું જોઈએ ને સાધુ થયો હોય તો સાધુ થયું હોય તો પાછું એ જ્ઞાની પૂરું ના આપી શકે એમાં બધી પાપ નો લાગતું મચ્છર નથી દ્વેષ નથી આટુ રોઈ જા આ જગત માં કોઈ કવડે રસ્તે ભટકાતો હોય ભોગ યાદી આપે એ કઈ નથી રાગ નથી દ્વેષ નથી કઈ નથી મતર નથી અને પછી મૂળખા હોય ઉપયોગ કરે એમ પૂરું શું છે ને તો ચારો બાજુ બરાબર તપાસ કરવો જોઈએ આપડે કઈ ન કહીએ એટલે એ જ્ઞાની થઈ ગયો જેટલો કઈક અન્વસ્ત્ર ભક્ત ની ભક્તિ દેખી ને કરતા હશુ જો આપણે વાંચી છે તમે વાંચો છો તમારા મનમાં એવું હશે કે આ ભગવાન પોતાનું કે ખરું ને ધ્યાન લગી તમે આ વચાવ પોતાના વચના બીજું બઉ દેખાય પણ પોતાનું દેખાય પોતાનું દેખાય જે વાત ચાલે છે એને જોવી જોઈએ ક્યાં કોઈ જોવે જોતા જ નથી કોઈ ન જો આ ભગવાન બોલે છે ને ખરેખર આપડી દ્રષ્ટિ એવી પડવી જોઈએ વાંચવું કહેવાય આ તો તમારા માં તમારા ને ન હોય બસ એવી વાતો આવું કરી લે એટલે હું એ ગયો એ માણસ એમ બોલ્યો એટલા હો કેમ શું મને તો આવા સંકલ્પ થાય છે આને નથી થતા યા અંતર પડવું જોઈએ ને એ લગભગ કોઈ વક્ત જરાય અંતર પડી વાત ન કરતા હું કેમ સારો નહીં મારું ભાષણ કેમ બરાબર દેખાય તો વચન વાંચી ગયા બોલી ગયા અને હવે આ પ્રથા એ થઈ છે એ તો ભૂંડામાં ભૂંડિયા ભાષણ ની ભાષણ એટલે કઉ છું અને એનો વાહ મારા સાધુ માં આવ્યો હવે આજના વાંચો ત્યારે કોણ બોલે છે એમ યાદ આવું પછી જે બોલનાર એની સ્થિતિ અને આપણી શીખવો અને શબ્દ ને ગાંધા એજે તેનો તેનો તો અભાવ ભાવ ખોટા કહું બોલવાડે એમ કરી શણગાર આપણે પૂરો કર્યો તે તો મને આપ તમે કદી ઘાટ નો ખડો માનો પરિમા વાળા સાહેબ બેઠા છે ઈશ્વરભાઈ માગણી કરી કોળી રિપેરિંગ રાખ જો ઈશ્વરભાઈ બરાબર બંધ બેર્યું આપણા સાધુ તમે આ સાધુ રૂપિયા એટલે પ્રોફેસર દીએ એટલે આપડે પાપ ન લાવે એટલે બરાબર છે ને અને એ પાછા ગરીબ સાધુ એને શું કર્યું ગરીબ તો કઈ બદલાયું એટલે કલ્યાણ થઈ ગયું એમ ને એટલે શાકભાજી જેવું હશે આ તો ના જવાબ નય બોલે કેવું નથી કારણ કે તમને હજી તર્ક નો હોય મારે વાત સરખામણી કરીએ ત્યારે એ દેખાય અને બીજા વચમાંથી લે ભાગવું પડે કે આપણે જઈએ છીએ એ પાછું એની અરે હાલે બોલો રાખીએ છીએ તમને હજી ખબર નથી લીરાજ ને અંદર જવો તો શ્રીજી મહારાજ વિચરા ઘણી ભેટ આવે પૂજા કરે એને રાખી મંદિરો નોરાખે નાખે બ્રાહ્મણો ના છોકરા ને વચન હા ગળેલા ભગત હોય ને મારા ગળેલા એવું મળી દીધું લાગે એ તારક ના તારક એટલે કોઈ બી આમાંથી ઓછું ન કરવું હું ઊંડા દેખો ને તો આ ભાવ માં ક્યારે આજે હાથું થાય છે કે ખોટું થાય છે અને એમને અર્થે ના જણાય અને પોતા અર્થે જણાય તો અમે એનો તત્કાળ કરી આ તું મારે લાગે લાગે છો નવાયસ્વામી કરે તો હું કઉસ્વામી નામ લઉં દેવસ્વામી ને કઈ સમજ નથી થતું છે આપડે આવરી જાય બધા માથું બોલવું રહે માલિકા અને ખાવા તો ગયા ત્યાં હરિપ્રસાદ જાણે ખાવામાં થોડો નાખ્યો હવે કથા વાર્તા કરવી આવડા મહાપુરુષ તરીકે એને કોઈ ચાંદલો કરશે ત્યાં શું સમજાય છે અભિમાની માણસો લેતા બેઠો બેઠો નો સમજો ભાગે છે ક્યાં દેખાય પેલા કેમેર આવી કરવાની તમે લાવ તમારી માથે ઘણું કામ છે હું કરું એટલું નકામ આ વળી થોડાક ટેકેદાર મળ્યા છે બાકી હરિજન છે એ કેટલાક વર્ષ થી અમારે પાસે ને પાસે રહે છે ઘણા તપાસ કેટલા છો મારી પાસે થોડી કોઈ નહોતું એટલે વાત કરી વિચાર કરી એક પ્રભુ ના ભક્ત ના કોઈ સંગાથે હેત સંબંધ નથી ચેસ્ટા તમારી કરી દેજો છતાં કોક આપણું કઈ આપણે કેટલા ખર જાય ભગવાન થોડી દેસ કોઈ છે એમ નિરંતર અમારે પાસે ના રહેનારા જે છે જો નાની વાત આખું જીવન ચરિત્ર સ્વામી નું સત્સંગી જીવન જે નહીં શ્રી કૃષ્ણ ભગવાન આખું ચરિત્ર અત્યારે તો ભાગવત ગણાય પણ એને ઉચ્ચ દ્રષ્ટિથી જોવું જોઈએ એને પોતે ની સાથે વિહાર કર્યા છે નથી કર્યા ભાઈ ન્યતા હોય ચરિત્રતા હોય એ તો કમા કરતા હોય અને વિદ્વાનો ને તો કઈ ખબર ના હોય એમાં એ તો ઝડપર છે સ્વિચ દબાવો એટલે ઉપડે ને એને વિવેક છે યંત્ર ને તો અકસ્માત કરે ન કરે એ આવડા ને બ્રેક જોઈએ પણ વિદ્વાનો ને હોય જ નહી બ્રેક એને મને માનેલી બ્રેક હોય બીજી બ્રેક એની પણ હોય નઈ શું અકસ્માત માં જાય સનાતન ધર્મ ની દ્રષ્ટિએ હું બરાબર છું એમ ઇ માની ને બોલતો હોય ને ભાઈ હવે આવું કેવી રીતે એમાં યાદ આવવું જોઈએ ભૂલ થાય જીવન જીવવા ભૂલ્યો એનો વાંધો શું જીવનમાં વિદ્વાન હું ભૂલ્યો એમ માનતો હોય કોઈથી એ કરતા તો ભણ હારા એ કાયમી ખબર ન પડે છે એટલે એ તો છૂટી જ વિદ્વાન કોઈથી ન છો આ વચના ખરેખરી લાઈન અને પૈણ્યો એટલે કમ બેસી ન પૈણ્યો હોય તો ન હોય એમને આ કોણ આને લીધા એ બધા એવા વિષયો છે કે એ જીવના તેમજ રેવાના ફક્ત એને કંટ્રોલમાં કરતા સીચો હોય નિયમમાં વચરાવ તો એવા ઊંચા છે વાંચી જાય મહારાજે કહ્યું આવો સ્વભાવ સ્વભાવ ના પડી એટલે એ બધા એવા વિષયો છે કે એ જેમ ના તેમજ રેવાના ફક્ત એને કંટ્રોલ માં કરતા શીખ્યો હોય નિયમ માં લાવવા સીધો હોય એટલે નિયમ માં લાવે એટલે મહારાજે કહ્યું અમારો આવો સ્વભાવ સ્વભાવ ના પડી આપડે અમારે કઈ લાગે મેળવે પરમેશ્વર ના ભક્ત છે પણ કે આપડે પછી કઈ કર્તવ્ય તો છે એ તો કોઈ કહેતું નથી એટલે વિશ્વાસઘાત નું પાક લાગે વિશ્વાસઘાત નું પાછું પાક લાગે ના તમે કઈ છૂટો હારું પાછું આ કરતા હારું બજાર એને પાછુ મળે સરકાર માં નોંધાવે અને એના વિલ કરે પાછા અને આપણે અહીંયા રૂબડા બદલાય ગયા બે પાંચ વરસ થાય એટલે પૂરો સાધો થઈ ગયો પણ હવે આપણે જો થઈ ગયા હરાબર ને બોલો અને ભગવાન ના ભક્ત વિના તો અમારે ચૌદ લોક ની સંપત્તિ દ્રખલા જેવી છે અને જે ભગવાન ના ભક્ત હશે અને ભગવાન સંગા ભગવાન સંગાતે છે કોકલ્પ નો થતા હોય પણ એ વાત હતી પણ પાછો એનો સબન થાય ને પાછું પરીક્ષા છે અવાજ ની પાછો ન આવે મનાવા પૂજાવા નો અને આપણને આવડ્યા હોય એટલે બહુ આવે તો મહિમા હતો શીખે ને આવું નથી એટલે તમારો કરી ખબર તો જોઈએ ને જેવા દેવા એટલે શું ઈચ્છે નહી એટલે જેવા દેવા એટલે શું ઈચ્છા ન કરે કે આવા જોઈ છે જે ભગવાન ની આવે બેઠા હોય ગયું તમે શું ઓછું થઈ વાત પાણી લાગીને તૈયાર જીવન માં વાંધતા કરવાની વાત તમે તો હારામાં હારી વસ્તુ લાવો છો સાધુ ના રાજી કરવા ખરું એટલે તમે કઈ વાતું કરો તમારે કે નરે વાત કરી બધું કરી લેતું અને એનો પ્રયત્ન કરતા આપડે આવું બોલાય ને ખારું છે હવે જેટલા માં ન બોલીએ પણ રમણીય પણ વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય અને એવા જે હોય એ જ ભગવાન ના પરિપૂર્ણ ભક્ત કહેવાય એનું નામ એ ભગત કહેવાય આવડતા આપણને સાધુ સાથી મા એક બાજુ કાઢવો ન જાય ઓળખતા હોય તો વિચાર કરો અને અમે એને બતાવી જાય નઈ તો પછી નુકસાન ઈ આવેલો માલ વેચવા જાય ગ્રાહક ને ઓળખાણ દે વખાણી હા એને તો વખાણ એનો ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ પરમહંસ થતા દેશ દેશ ના સભા બરાબર બેઠી હતી પછી ગામ વાળા કાશીદાસ પ્રશ્ન પૂછ્યો છે માટે જેમ પૂર્વે ચોરાશી લાખ જાત ના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા થયા હતા તેવા ને આ દેશ ના પણ છે પણ હવે ન્યાલ થવાનો વિચાર જ થતો નથી જો અમારી પાણી પગે લાગે હું કઈ તમે રાજી થઈ જ હમણાં આટલો વેપાર કર્યો છે જરાક મહારાજ ને પ્રાર્થના કરજો નફો ખુબ રહે કોઈ કઈ કઈ આડુ નો આવે એવું બતાવો એમ કોઈ કહ્યું કે જેમ પૂર્વે ચોરાસી લાખ જાત ના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવા ને તેવા દેહ ના પણ છે આપણે આ દેહ માં ઉંદર પાછા આ દેહ ના જાણવા જ મનાય તો એટલું જ છે સમજવું કેવી છે તમે આવો પ્રશ્ન કોઈ થી પૂછો એને આવડે તમને એ વાત કરે હવે તો દેહ ના સાધુ થયા હોય રોટલા ખાવાનો સમજ રહી અમારા કેવાય ના અમારા કેવાય એટલે જાય આવી એટલે રોટલા ખાવા માં મજા રેફેસર સાહેબ બોલતા નથી કઈ ખોટું હોય કે તેવા ને તેવા દેહ ના પણ છે કેટલાક જન્મની મહાભવન દીકરીઓ કેટલીક રઝવતી હશે જેની જેમ મારે મમતા નથી તેમાં દેહ ના સંબંધી તેની પણ મારે મમતા સભા સભા ત્યાં તો એ સાધુ છે તમારાગ પણ અક્ષરધમ એની હારે તો હક પણ થયો નહિ ને એનું હક પણ થાય એટલે આનું તૂટી જવું જોઈએ મજબૂત કરે એક તમને કોક ને દુકાન બી દિ લાગે તમને રડવું આવે ને ખેતર કાલી ખેતર માં આવીને ચોર લૂંટી જાય ત્યાં પેટમાં બળતું હશે હા એના સંબંધી કાઢી ના છે કારણ કે વેચી નાખ છે આ સમા માટી ભગવાન જોઈ અક્ષરધામ સમજણ તો કરવી પડે અને જ્યાં લગી નથી ત્યાં લગી મારા જ ના પાડે કોઈ જ મળે સમજણ કરવી પડે પછી એવી રીતે શ્રીજી મહારાજ ની વાત સાંભળી સભામાં બેઠા હતા તેમને હાથ જોડી ને પૂછ્યું છે જ્યાં બ્રહ્મસત્ર ની શરૂઆત થઈ ત્યાંથી કાયમ આવે પછી કે સ્વામી બરાબર હવે બીજું આપો પાછું સંસારી છો તમે તો અને ઘરનું કર્તવ્ય છે એમાં કઈ બઉ મોટો દોષ નથી તો ના એ આ રોટલા કરી શકે પછી મને કે પાણી એનું ભરેલું હોય નાય હાથે રોટલો કરે છોકરા કુકુ કરે હું બાપા હું તમે દેખો કરો તો હું તમને નડું છ મારે લોટ જઈ થોડો તમારે શાક હોય તો હોય તો એક બાજુ ખરેખર એમાં એને દીકરા ના દીકરી પણ એટલે જાણવું આવે ને ઓગરાગો ઠીક કરશે અને મારું હું આપણું સારું નહીં લાગે એમ કઈ જોઈ એમ કે તમારે અમારે બે જમવું પડશે હું તમારી ભેલો જ ને એમ નઈ જમવા તો કહ્યું તો આલતુ છે એ મંદિરે ગેલા પછી આપડા મંદિરેથી આવી લાગે એટલે વળી માલા લઈ ને મંદિરે આપડે કઈ નવરા પછી ઓડ વાર મારે કઈ કામ નથી કરી કઈ નઈ તમારે મારી યાદી નો કરો કે મારા ચૂલા કરી દો એમ નો ગોઈ જાન પાછી બે પાણા માંડીને આઠવા ગોઠ જમાડ્યા ના એ કેતા મને મને આ દેહ વાસના કઈક આપડે બળ કરવું ને એ વડા મારા માટે બળ કરે છે હોય ને